પંદર પેઢી ટકેતી રહે આ લક્ષ્મી છે પાપા અનુબંધી પુણ્ય લક્ષ્મી છે કેવી છે પાપાનું બંધી પૂર્ણ હા થોડી ઘણી પુણ્યનું બંધી પુણ્ય હોય થોડે થોડી આપે ભેગી કરે જતું બધું ગટર માં જતું રહે ભોગવા છે ને તે આપણે કહીએ તમે અમારી લક્ષ્મી ભોગવી સાહેબ તમારી છે ને અમે અમારી ભોગવીએ છીએ એવું બોલે ગટર માં જ ગયું બધું ગયું ગટર માં